અદભુત હોય છે મહાત્માઓ અમે તો બહુ ખુશ થઈ ગયા આજે આપડા બધાના દર્શન કરીને બહુ આનંદ થયો બચમાં થોડુંક પડી ગયો ને દર્શન થાય બે મહાત્મા બલ એકબીજાને થાય તો કેટલું એ થઈ જાય છે અદ્ભુત એક આજની કુદરતની રચનામાં દાદા ભગવાને આપણને આપણું પોતાનું ઓળખાણ પાડીને આપણે કેમ કરીને આપણા વ્યવહારને કૂદગળના વ્યવહારને ફાઇલના વ્યવહારને સારી રીતે ઓળખીસ જાણી લઈએ બરોબર સરખી રીતે અને જ્ઞાનમાં સ્થિર થઈએ અને એજ રીતે આપણે બધા જ એકબીજા સાથે વગર વાણીએ વગર બોલે કોઈ જાતની સંજ્ઞા એમ રહ્યા કરીએ અને જયારે બીજા જોવે જરા જેની દ્રષ્ટિ હોય કે વિચાર હોય એ લોકોને સમજાય કે આ વાત જુદી છે બહુ અહીંયા આવે તો સમજાય કે ઓહો આટલી ઠંડીમાં બધા ભેગા થયા છે એક વાર સાંભળવા જેવા છે તમે નહીં સાંભળ્યા હોય અદભુત કવિરાજે શરૂ કર્યું તો બધા આપતા પુત્રો બધા લાગી ગયું છે બધા કીર્તન ભક્તિ ભૂલાવે સતત બઉ સરસ બહુ સુંદર છે આપણા કલ્યાણ માર્ગે વિરી ચૂક્યા છેવા એવા કુલદીપકભાઈ દાદાના એમના એટલા બધા આશીર્વાદ હતા હું કુલદીપક કે છે કુલને અજવાળનારા બહુ અંદર આશીર્વાદ હતા અને જય મિશજીને બહુ સારા આપણે જાણીએ આપણે બધાને કોઈને કોઈ જે જે રીતે દાદા ભગવાન મળ્યા હોય જે મળ્યા હોય તો જ્ઞાની પુરુષ કે જે રીતે આપણા પુત્રો મળે છે બધા તો આપણને લાગે કે આશીર્વાદ છે મને એ દરેકને એનો અનુભવ તો થાય સ્વાદ પણ આવે સ્વાદ પણ આવે પરંતુ ધીમે ધીમે એમાં પોતા માટે આ સ્પેશિયલ છે એ ધીમે ધીમે મોરું પડતું જશે આપણને અને પછી સામાન્ય થઈ જશે ત્યારે ખરો આનંદ આવે બધો ખબર અને ઉલ્લાસ વગર તો આ હોય જ નહીં ઉલ્લાસ તો ખૂબ જબરજસ્ત ઉલ્લાસ એટલે આપણે દેહથી અને આનાથી નથી હોતો પરંતુ આ કાળ જ છે કે દાદાએ કહ્યું છે કે આપણે જે શબ્દથી બંધાયા હતા જે શબ્દથી બંધાયા હતા બધાને સંભળાવવામાં જ આપણા અવતારો ગયા હવે આપણે આપણને સાંભળતા થયા એ બહુ મોટી વાત બાજુ ખૂચવાનું ચાલશે એક બાજુ એને બઉ સારું લાગશે પણ એ એકદમ નહીં આવી શકે બહુ ધીમે ધીમે આવે છે બહુ ધીમે ધીમે કારણ કે આ પૂતગલ આપણે મન વચન કાયાનો મસાલો ભરીને લાવ્યા છીએ દાદા પૂછીને ભર્યું અને આ જે કરવા જઈએ તો કરવા ના મુદો જેવા છે જાત જાતના તે આપણને ફાવતું હોય ને તે નીચે બધું દબાઈ ગયેલું હોય ઉપર મોટો બહાર પડી ગયેલો હોય એ નીકળે આ સમજ્યા વગર એ મુક્તિ પામી શકે એમ છે નહી મન થી અને ખાસ કરીને બુદ્ધિથી ખાસ કરીને આ શરીરમાં આપણે ચિત વ્યવહાર કરીને ભરાઈ પડ્યા હતા માનેલા વ્યવહારથી એટલું નહીં કરે પણ આ બહુ મુખ્યત્વ વિતરાક માર્ગમાં ચિત્તને મુખ્ય કહેવું છે પરંતુ આ કાળના સંદર્ભમાં આ બુદ્ધિ આપણે અક્રમ માર્ગ છે અને અક્રમ પ્રાપ્તિ છે એના માટે બુદ્ધિ માટે બહુ વિશેષ કહેવામાં આવ્યું દાદાથી કે આજે આપણે આપણે પોતે બુદ્ધિ પોતાની કમાણી કરી લાયા છીએ ને તે પૂતગલ પરમાણુ એવું નથી કહેતા કે તમે મારી આમ સીધું જોઈને મને ભરો પરંતુ પૂતગલ તો સહ સ્વભાવથી સહજ છે પરંતુ એને આપણાથી ભરાઈ પડે છે એટલે એ સીધું જોવાનું કે પૂતગલ ત્યારે આપણે ઊંધા મોડે થઈને પણ દાદાએ જ કહ્યું કે અમને ઘણી વખત કોઈ છોકરો એવો હોય ને એમ આમ નમસ્કાર કરે આમ પાછળથી એનું કલ્યાણ થશે પણ આ કારમાં ખાસ કહેવું પડે છે આપણે આવું ઊંધું માલું મોડું હતું અને એમાં પૂતકને ભર્યું એ બુદ્ધિ આપણી એટલે દાદાએ કહ્યું આશય શબ્દ પર કેટલું અદ્ભુત તમને પ્રકાશ પાડ્યો છે આશય એક એક શબ્દ દાદાના જયમેશભાઈ આપતો સાહેબો એવા સરસ છે કે આજે આપણા આગમ અને શાસ્ત્રો છે ને એને નવો જ પ્રકાશ આપી શકે એમ છે બહુ સારી રીતે આગમના શાસ્ત્રો તો એની ભાષામાં અને ભાષામાં બધા હોય પરંતુ સાંકેતિક ભાષામાં બધું સુંદર મળે છે ખરેખર પણ આપણે સુખી આપણે સુખ ચાખ્યુંના સુખમાં પડી ગયા કોને માથાકૂટમાં પડે ગયા છે એ બધી માથાકૂટ બે હરિનંદજી કે છે એમ દાદા ભગવાન અને એમની અસીમ જય જય કાળની કીર્તન ભક્તિ આજે એનો આટલો સુંદર યોગ આપણા કુલદીપક ભાઈ સાહેબનો પુણ્યતિથિનો પુણ્યતિથિનો એમાં બહુ આનંદ થયો તે સહેજા સહેજ અમને થયું કે આજે આ બુક ફેર છે આટલો મોટો છે અને સુધીરભાઈ સાહેબે તો બહુ વર્ણન જેટલા કર્યા હતા તો પછી મંદપાન કહ્યું કે આ તો સવાર જઈને આવવું પડશે પછી રહેવા પણ આવી જઈશું તો ક્યાં મારાથી જ નહીં આવે દીપકભાઈ છે જોડ્યા એ બુકફેર જોયો અને ત્યાંથી આપણે આવું સરસ લપકામણું સાંભળ્યું સાહેબ એ કહ્યું કીર્તન ભક્તિ છે મેં કોઈ ત્યાં આપણો રસ્તો રસ્તા પણ છે ને તે દાદા ભગવાન એક બહુ સુંદર એમનું જીવન આખું ગયું ને તે જીવન ઉકલતો ગયું એમાં ઉકલતા જીવનમાં એમને જતા જો યોગાનુયોગ એમના અંદર આવી ગયું હોય સમજમાં કે આ બે ચાર કામ છે તો એમાં સાથે કરી નાખે સાથે કરી નાખે પણ એમને ગફલત નથી થતી કે એક કામ જાય તો માટે પાછું આપવું પડે એટલે ડબલિંગ ના થાય એવી રીતે જીવેલે દાદા શું કહ્યું બાર પરથી આ જીવન શું કહ્યું ડબલિંગ ના થાય એટલે વ્યવહારમાં એવું કે જ્યારે સત્સંગમાં નીકળે બધા રોડમાં અને બધી ગાડીઓ હોય ને બધા કહે નકશો સમજી લે આ છે ને અહીંયા આમ ચાલે આમ લે આમ લે અને આમ આવે છે ને આમ થાય આપણે જઈશું ચાલે એક જ રસ્તો બધું ભાગ કરી લે એટલે એમનું જીવન તો જીવન જ ગયું અને આપણા મહાત્માઓને કોઈને પણ જેને આ દ્રષ્ટિ મળી છે એને કશું છોડ્યા વગર અને લેવાના ધંધામાં બહુ પડેલા તે હવે એનાથી લેવાઈને એવી રીતે એને મૂકી દીધા લેવું એટલે ગ્રહણ કરવું છોડવું એટલે ત્યાગ કૃપાદેવે કડાકૂટામાંથી ગ્રહણ ત્યાગના કડા કુટામાંથી આવું ગ્રહણ ત્યાગ તો બહુ શાસ્ત્ર બહુ સરસ શબ્દ કયો છે આ સંઘ આપડા સાધુ બધા છે ત્યાગ માર્ગ છે આખો અને વ્યવહાર માર્ગ છે બધો એમાં આ જ છે ને પણ ગ્રહણ શું ને ત્યાગ્રહણ શું ત્યાગનો ત્યાગ નથી થઈ શકતો કારણ કે વસ્તુ મૂળ સ્વરૂપે હોય જ નહીં આ કાળમાં અને કેટલા કેટલા ભિન્ન સ્વરૂપોમાં વ્યવહાર બધા ભરીને લઈને આવ્યા છે બધા કેટલો બધો વ્યવહારનો એ અને એમાં અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનનું આ વિતરાક વિજ્ઞાન આખું એમને પ્રકાશ મૂક્યો એમાં માહિર ભગવાનની વિઝન અને એમની દ્રષ્ટિ અને એમનું જે વિજ્ઞાન તે અમારે યોગેશાનંદજી કહી ગયા આવ્યા છે એમના કામે લાગી ગયા છે હીરાભાઈ મળ્યા તે એક એક અંક નીકળે છે જોજો આપણે એટલે મહાત્મા બધા રસ પડતો જ હશે તમે જુઓ છો અંક અક્રમ વિજ્ઞાનના ટાઈમ મળે છે એટલે જોઉં છું જાણે કે પ્રાણી જોતા હોય હઈ ગઈ પેલી તું જુએ છે ખ્યાલ આવે છે કે એક અંક એવો અદભુત આવે છે ખ્યાલ આવે છે જોડે વાત કેમ નથી કરતી શું કરો છો માસ્ટર આર્કિટેકચર કર્યું શું કર્યું અમદ્યો જોજો આ છેલ્લા એક વર્ષથી તો એવા બધા નીકળે છે એને બહુ મહેનત કરે છે હવે નવું નથી કાઢ્યું એમને કશું એનું એ જ એ હતું એટલે હને કહેવાય છે આ વિજ્ઞાન કેવી રીતે આપી શકાય છે આપણાથી આપણે નવું ખોરવાનું રાખ્યું જ નથી દાદાએ આપણા માટે છે તેને પણ વ્યવહાર કેટલો વિશાળ છે કેટલી બધી ભેદે છે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી વરે અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે તો દાદા એ વ્યવહાર વિજ્ઞાન કેટલા કેટલા વ્યૂ પોઈન્ટ એવું દાદા પણ એવું આપણે છપાય નહીં આપણે છપાય નહીં છપાય નહીં ધર્મ ખોટો છે જ નહીં પણ એના મૂળ पाया पर नहीं धर्म कूड़ पायो क्या छे महेश भगवान तो थी गया छवि वर्ष परंतु आश्चर्य गजब नादा भगवान अपना बदा मे एक अपवाद थी गये अपवाद में आप बता फावी गया बहुत खाई गया ते दादा कहते हैं कि अक्रम विज्ञान अपने जगत कल्याण भावना महात्मा हो भावना स्वरूप है क्रिया स्वरूप એ ક્રિયા નથી ભાવના એ ક્રિયા ના હોઈ શકે કોઈ દિવસે અને આ બહુ મોટું વિજ્ઞાન વિતરાક ભગવંતોનું ભાવ શબ્દ બહુ મુખ્ય છે મુખ્ય પરંતુ આ દ્રવ્યની માથામાણમાંથી સમજવામાંથી નીકળત નહીં તો ત્યાંથી ભાવ પકડાય ભાષા હોય બધું જ હોય બધું જ હોય એમાં અને ભાવની ભાષા પછી બહુ સ્ટ્રોંગ થઈ જાય તો નિશ્ચય થઈ જાય પાછો અને વ્યવહારિક ભાષા થઈ ક્રિયાઓની પાછું બે બેલેન્સ ના રેન્સ પ્રાપ્ત થઈ ગયો તો બાકી રહ્યો વ્યવહાર શું કે વ્યવહાર એવા તમારા હાથમાં ના રહ્યો દાદા એ છીનવી લીધો ના કશું છીનવી નથી જેમ છે તેમ અકબંધ રાખ્યા તમને જે તમારામાં માં મુશ્કેલી હતી તમારું એ એક્સપોર્ટેબલ સર્પસ હતું પણ એક્સપોર્ટ નથી કરી શકતા એ એમને શું કરી લીધું એટલે બંગારમાંથી કંઈક મારું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું એવું શાહ સાહેબે ખોરી કાઢેલું રિસર્ચ કરીને સરસ લખેલું એક અક્રમ વિજ્ઞાન અંકમાં છે અદભુત છે અદ્ભુત સુધીરભાઈ આયા નથી ધીરુભાઈ સુધીરભાઈને કહીને આને બિલકુલ તમે કરજો ખરેખર અને એના પર તો બહુ સુંદર વિવેચન થઈ શકે આપણે મહાત્મા બધા કરે આત્મપુત્ર કરી શકીએ આ કળિયુગનો ભંગાર તે આ લોકોને જે ખપતો નતો ને એ માલ મેં લીધો હું એનો વેપારી બની ગયો અને મને ખપતો નતોને ગમતો ગમાનીપુરમાં ડોર વેચનારી એક બેન આવી મીઠા બોર લો રે મીઠા બોર મીઠા બોર લો તો દાદાને તે વખતે આ તો બહુ જૂની વાત છે તેમને આ અહીંયા તે એકદમ ચાખી જાઉં તો કે દાદા પછી તમે લો નહીં ને એવું એના કરતા એના કરતા લો ને સાહેબ થોડા જે તમારે લીધા સાહેબમાં લીધા ચાખ્યું તો ખટાશ આવીને અને આ તો ખાટા છે તું મીઠા કેમને બોલું શું કે મીઠા બોર લોરે મીઠા બોર તો કે એવું બોલવું નહીં દાદા કે શાક વારવા આવે કેવું રાશી શાક લાવશું નામ તેર તો દાદા શું જુએ કે અરે આને તો એના સંજોગોને કારણે આવવું પડ્યું છે અને એનો અહંકાર વેચવા નીકળ્યો છે શું કહ્યું એને ખબર નથી અને દાદાએ આ ધંધો માણેલો બંગાળમાંથી આ પંચમકાળનાક્રમ કરિયુગના બંગાળમાંથી સમજ્યું એટલે બહુ જ ને આ કાળે એવો વસવો છે છૂટું છૂટું કે લાય બહુ પાક્કા વેપારી હતા બહુ પાક્કા અને એમને જે નડતો હતો ખૂસતો તે બધાને બધું જ બેન ને હતા સાહેબ કઈ ગયા જે શું વાત કરીએ કો આપને બધાને વિનંતી કરીએ છે વિનમ્ર ભાવે કે આવા મહાત્મા હોય ને આવો પ્રસંગ મળે ને તો અંદરથી થાય શરીરને ગાંઠવાનું નહીં પણ હવે આ એનો વારો આવ્યો છે તો પાછું બૂમ પાડે થોડુંક હવે જાઓ જરા કાઢ એટલે મારે જવું પડશે પણ મારી ઈચ્છાથી ભાવ થયો કે આવો સુંદર કુલદીપકભાઈનો આટલો સુંદર તીર્થ પુણ્યતિથિનો પ્રસંગ અને બધા આપણે છીએ તો ત્યાં થઈને જવાય ને એટલે આ રસ્તો એ રસ્તો વડોદરા મે મહિનાનો બહુ સાચી વાત બહુ મોટો પ્રસંગ કર્યો હતો એ તો બઉ બઉ સુંદર આખું કેલું બારડોલી બધું ફર્યા હતા તે પાછા ખરા તાપમાન ખૂબ કલાક ખૂબ કલાક સાહેબ ક્યાં છે આચાર્ય સાહેબ તમને ખબર છે આ વખત દિલ્હી છે પછી ચોમાસું ત્યાં છે મને લાગે છે आमें पांदस थोड़ी अरविंद अरविंद अरविंद ज्ञान है वही तो वास्तव में जीव है जो निरपेक्ष ज्ञान है वो जीव नहीं है वो चेतन है चेतन जीव और चेतन में इतना भेद है जीव किसको बोलते हैं हमेरी लौकिक भाषा में और व्यवहार में लौकिक समझ से धर्मों की और सभी व्यवहार की उसमें જીવ બોલતે તો સૌ જીતા હોય પડતા બોલતે હૈકિ નિરપેક્ષ જ્ઞાન બતા મનુષ્યમાં એસા તો એક હોતા એક હોતા હૈકા મતલબ ક્યા કે સુક્ષ્માતી સૂક્ષ્મ માર્ગ હૈ નિપેક્ષતા પ્રાપ્ત કરના બહુ કઠિન क्या? के दादा का एक बहुत अच्छा छोटा सा सुत्र है निरपेक्ष गुजराती में बोलू अरविंद भाई मार वगर चा लगे मोटो अन्व शू लगे क्यू हम जय પર્યાય ને એ ઉદય આવે છે એ લાગવાનું વાત બહુ સૂક્ષ્મ છે આ વાત મારા અગર ચાલે એવું જેને લાગે એ એનો અનુભવ અનુભવની શરૂઆત કે છે એટલે આપણા જસુભાઈ સાહેબ તો બહુ વડીલ હતા બરોડામાં અને લીગલ એમાં બહુ સુંદર હતા એમનું એમને ખાસ બહુ વિશ્લેષણ કર્યું એનાલિસિસ ખૂબ કર્યું દાદા ભગવાને આ કુદરતી અમારે ત્યાં આપણે કામ સભા ભરાઈ હતી બધા જતા તે બહુ જૂની વાત છે જસુભાઈ સાહેબના હાજરીમાં તે વાત અમારેથી કુદરત અમને દાદાનું રહ્યા કે નીકળી જો આવું છે એટલે ઘણાને લાગે કે મને આવું સમજ પડી ગઈ શું છું આટલું રહ્યા કરે કોઈને કઈને કઈ રીતે રહે જ ના રહેવું બનવું મુશ્કેલ છે એમાં આપણને લાગે ઘરમાં હઈએ બધા બહેનો ને બેનની રીતે ભાઈઓને ભાઈની રીતે તો આ તમે તમારા પોતાના એપ્લાય કરી જોજો તમારા પર પોતાના જીવનમાં અંદરથી કોઈ વખતે શાંતિ એવું મળે ત્યારે અંદર વિચારજો અને પોતા પર તમે પ્રયોગ કરી જોજો કે દરેકને કઈ નું કઈ હોય કે મારે કર્યા વગર થશે નહીં ના કઈ નું કંઈ હોય કોઈ ને કોઈ પ્રકારે अखा इतले वो चेतन है दुसरा, स्वभाव में वृत्ति जमती नहीं तब, तक तक विकल्प अपना कार्य करते हैं हाँ वृत्ति तो स्वभाव में ही उनका सारा रुचि स्वरूप से फ्लो होना चाहिए रुचि शब्द बहुत बड़ा है रुचि और ज्ञान वो वर्तना से है क्या बताया ये निरपेक्ष हमारे अंदर हमेरे शरीर के साथ में हमें अनुभव करना सभी व्यवहारों में बाहर वो हमेरा खुद का है तो वृत्ति વૃત્તિ વૃત્તિ બહુત શબ્દ વૃત્તિ ઉપર વ્રત આયા વૃત્તિ ઉપર આયા વૃત્તિ અણુ વ્રત આયા વૃત્તિ બહુ બરા શબ્દ વૈસા ફ્લો હૈ ચિત્ત દાદા ભગવાનને સમજા હૈકા સ્વભાવ ક્યા અંદર બહાર ભટકના કાં ભાઈ ક્ષણ મે ટાઈમ ટાઈમ નહીં લગતા હોય ટાઈમ કે બાદ નહીં હૈસા કૌનસા ચિત્ત કોણ સાવહાર કા અગર શુદ્ધાત્મા પ્રાપ્ત હુઆ હૈ તો અરવિંદ કે સાથ મેુદ્ધાત્મા હું તો મેરી જો અરવિંદ કે હિસાબ કે જો વૃત્ત્યા તો બહાર જાતી રહેતી બાકી રણ થી એકદમ બોલાય નહી ને પણ એવું જ છે ને ઉદય થાય ચારિત્ર નોરાગ પદવાસ એટલે ઉદય થાય ચારિત્ર નો ચારિત્ર ક્રિયાથી નથી ચારિત્ર સમજ અને જાગૃતિનું પરિણામ છે સમજ્યું એટલે જીવનમાં અંદર આપણે વ્યવહારમાં આપણા અંતકરણમાં બધા અંતકરણ બધા ઉદયો નહી આજે આપણે સારા વખતમાં જે ત્યાગ માર્ગમાં જે ત્યાગ લેતા હતા સંયમ લેતા હતા એમને બહુ માલ એટલો ઠાંસી ઠાસીને નહોતો ભર્યો અંદર એટલે ઉદય આવતા વાહ લાગતી હતી એટલે એમને ઉદય જલ્દી આવે એટલે જંગલમાં જતા રહેતા એકાંત ખોરે બધું ખરે અને એવી જગ્યાએ ઉભા રહે કે આમ પડે તો આવી બને આમ તો આઈ બને એના પર ધ્યાન કરે બહુ બન્યું છે આગાસમાં બ્રહ્મચારીજી છે ને બહુ ભણેલા તો બહુ વિદ્વાન હતા ડીએન હાઈસ્કૂલના હેડમાસ્ટર હતા પરંતુ લઘુરાજ સ્વામીના ચરણોમાં બેસી ગયા અને ઘરના બધાની પરવાનગી લઈને ગયા પણ એમને વર્ણન લખ બહુ સુંદર છે બહુ જબરજસ્ત તપ કર્યા છે મનભાઈ બ્રહ્મચારીજી બાંધણી ગામના આપતા આપતા પુત્રો ગયા છે બધા જ્યારે આજે સામે ચાલીને ઉપરથી પડ્યા કરે છે તપ આપણને पेलू तप आटलू कठो क्रिया एट्ले शुद्धात्मा आप अक्रिय स्वभाव शुद्धात्मा प्राप्त थो अरविंद शुद्धात्मा शुद्धात्मा अक्रिय स्वभाव अक्रिय कहू का अरविंद शरीर जोड़े एट परंतु हमें अपने धीमे धीमे शरीर जोड़े फाइल जोड़े रहता रहता आज्ञा समझाता जता आज्ञा जम पस्ती जाए ક્યાં વ્યવસ્થિત છે કોઈ પણ બને છે પણ એની આપણી નોંધ નથી આપણી પાસે એ સિવાય વ્યવહારમાં બધું બને તો ફર્સ્ટ ક્લાસ નોંધો રાખીએ આપણી બધી સમજે આ જે નોંધ રાખવી ઘટે કોઈને પાસે નથી આ કોઈની પાસે નથી બાકી જીવનમાં મજા કરે છે દરેકને ક્યાં નોંધ છે કોઈની એને દાદા આધ્યાત્મિક ડાયરી કહેતા પોતાના પ્રગતિ માટે પોતાનું એનું થર્મોમેટ્રિક જોવા માટે આપણી સ્પિરિચ્યુઅલ ડાયરી કહે છે માટે એ કોઈને માટે હોતી જ નથી ખ્યાલ આવ્યો એટલે વૃત્તિ વહેની જે ભાવમાં પરમાર્થે સમીતે એટલે આપણી વૃત્તિ જે અરવિંદ કરીને હું અરવિંદ છું રહેતી હતી ને હવે વ્યવહારથી હું અરવિંદ થઈ ગયો એટલે વૃત્તિ તો અરવિંદ ભરીને લાયા છે બધી ડિસ્ચાર્જ ભાગની તો શરીરના ભાગની તો બધી કામ કરશે પરંતુ ના હું શુદ્ધ આત્મા છું આ તો વ્યવહાર છે રિલેટિવ છે રિલેટિવનો વ્યવહાર છે હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું એટલે આજના જમાનામાં ઉત્તમ શાહ બસ વિશ્વને અને સામાન્ય મનુષ્યોને સામાન્ય ભાષામાં ગામડાવા કોઈના પણ માટે બાળક શું બહેનો ગમે તે ભણતરની બધી જરૂર છે જ નહીં પરંતુ આ વખત અત્યારે એવો આવ્યો છે ભણતરનો એટલે એકાંતિક વિશે તે કહી શકાય આપણાથી બાકી આ વાતો એટલી સીધી સરળ છે સમજવા માટે गाम अभर हे न जल्दी जची जा एकदम जल्दी जची जाए हो थी कि अपने पी समझे कही कहाँ तक विकल्प अपना काम करता है बोलते है। विकल्प नहीं करता आप वो आपका डिस्चार्ज अहंकार काम करता है डिस्चार्ज अहंकार को भी विकल्प बोला जाता है लेकिन वो डिस्चार्ज है तो इसलिए विकल्प नहीं बोलेंगे उसको विकल्प नहीं बोलेंगे डिस्चार्ज हो गया विकल्प शब्द विकल्प शब्द चार्ज में लागू होता है क्या बताया विकल्प मैं शुद्धात्मा हूं अनंत शक्तियों वाला अनंत गुणों की अनंत शक्तियों वो कल्प स्वरूप से हमेरे नायक स्वभाव से जो आज अंदर से हमें खुद बोध देती रहती है इतना समय गया इतना वर्षों से हम है इसमें समझे न हम स्वबोधित होते रहते हैं वो बराबर काम है नार्जना भाग में विकल्प चार्ज तो बंद थी गये ये समझाइ तो चार्ज बंद ग चार्ज बंद थे वगैरह डिस्चार्ज है समझाशेज नहीं तक एट पी आज्ञा मूक्की देव पड़ू કારણ કે આપણે આ રહી શકીએ નહીં આજના કાળમાં આ કર્મો લઈને આવ્યા છે ને કોઈ નહીં રહી શકે હા આપણે વાત કરીએ આગળ કે દાદા ભગવાનને પૂછી પૂછીને જ્ઞાની લાયા હતા પણ એની પાછળ પડ્યા હોત તો બાકી તમે મહાવીર ભગવાનને સભામાં બેસીને પણ આવ્યા છો બધે જ આવ્યા છો સમજ્યું તો અત્યારે કેમ અહીંયા બેઠા છીએ આપણે ખ્યાલ આવ્યો એટલે હજુ તો આપણે જૈન છીએ સંસ્કાર એ ખરું પરંતુ આપણે નાના નાની બાબતોમાં થયા પછી કહો છો પણ થાય તો બહુ ને પણ તમે શબ્દ મજા કરી લો છો તમે એટલે એ નહીં ચાલે તમે એકલા પડો તારે જુઓ તો સ્વાધ્યાયમાં બેસો જુઓ પોતાને સમજાયું ને શબ્દમાં જ બધું આવી શકે છે આ બુક ફેરમાં બધું કેટલું પહાર વગરનું છે આપણું એ થઈ જાય એટલે પુરુષાર્થ અને જાગ્રતિ અને સમજવાનું આપણો નિશ્ચય કે અરવિંદ નિશ્ચય કે અરવિંદ મારે સમજવો જ છે બધી રીતે કે જેથી કરીને અરવિંદ ક્યાંય પણ ગોથું નહીં ખાઈ જાય ઠોકર ના ખાય સમજાયું ને હવે દાદા ભગવાને તો કેવું સુંદર કહ્યું કે અલ્યા ઉગાડી આંખે ઠોકરો ખાવ છો તે આમ ચાલતો હોય બધું હોય ને કેટલો વિચાર બધું હોય તો છતાંય ચાલતા આવ્યું ને બિચારમાં વિચારમાં હોય ને ચાલતા હોય તે નાનું ઠોકર ભાગી ગયું હોય અરે આ રસ્તામાં ક્યાં આવે છે દાદા કહે છે કે જો એ ઠોકરને બિચારી હોત ને તો કહ હું તો મારી જગાએ પડી છું તમે મને અથડે હું કેવા અથડી છું દાદા ને એક એક દ્રષ્ટાંત એવા સુંદર છે એવા સરસ છે એટલે પુરુષાર્થ જાગૃતિ પુરુષ થયા વગર પુરુષ સ્વભાવને પ્રાપ્ત કર્યા વગર પુરુષાર્થ લાવો પુરુષ સ્વભાવ સમજે અરવિંદભાઈ ની પ્રકૃતિમાં પુરુષ સ્વભાવ ત્યારે એ પ્રકૃતિ આખી નેચરલી સરળ અને સહજ થતી જતી જતી એ કૃતિ સ્વરૂપે જ રહ્યા કરશે કૃતિ એટલે દાદા ભગવાન કહે છે મન વચનકા એની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું એ ટેવોનો ભાગ કૃતિમાં આવે છે અને સ્વભાવનો ભાગ પ્રકૃતિમાં આવે છે સમજાયું ને એ આખું પ્રારંભ ગળી ગયું હશે લાઈફનું એમાં આવે સ્વભાવ એટલે મૂળ મૂળ સ્વભાવ પ્રાપ્ત થયા પછી આ પ્રાકૃત સ્વભાવ બધો ઓગળવો જોઈએ ચિકાસ નીકળવી જોઈએ અને મનમચર જન્મથી સહજ જ હતી પરંતુ મોટા થયા વિચાર કરતા થયા બધું થયું અને બહુ જરા સમજી ગયા એમ લાગ્યું ને એ તકલીફ થાય છે ઓટોમેટિક ના થાય કશું અક્રમ અક્રમ વિજ્ઞાન એ સ્ટેજ તો પછી તમારે કશું રહ્યું જ નહીં પછી કહી લાવ એવું નથી આ તો પ્રાપ્ત છે એટલે પ્રાપ્ત છે અને આપણું કરી લેવાનું છે એટલે તો આજ્ઞા છે આ બધી આજ્ઞા છે આજ્ઞા કરી લો પછી તમારે એમ રહેવું નહીં પડે અને સહેજા સહેજ રહ્યા કરશો તો પચવી જોઈએ અને એમાં આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા દાદાએ આપી છે કોઈ દિવસ ખુલ્લી ના થાય કોઈ દિવસ ના થાય એ તો આ કાર અને આ એક અપવાદપણું છે અને રસ્તે ચાલતા આપણને મળી ગયું આ બધું એના રક્ષણ માટે દાદાએ પોતાનો આખો અનુભવ આજ્ઞા સ્વરૂપે મહાત્માનું કીધું હતું આપણે બીજ રોપ્યું હોય ને જરા બીજે ફૂટી નીકળે એને રક્ષણ આપવા માટે પેલું વાડોરી મૂકે છે ને ત્રી ગા અડકે છે એવું રાખવું જ રાખવું જ પડે છે અમુક સુધી થઈ જાય ત્યાં સુધી એવું આ રક્ષણ બહુ અદ્ભુત પણ એટલી આજ્ઞાનું નથી આજ્ઞા એટલે આજના કાળના સંદર્ભમાં આપણને જે જરૂર આપણે આ પ્રાપ્ત થયું છે એ બરાબર રહી શક્યા શરીરના વ્યવહારમાં કળિયુગના વ્યવહારમાં એના માટે આજ્ઞા એટલે પહેલી બે પ્રમુખ આજ્ઞા આપી પણ રે કોને કોને રે વ્યવહારથી હું અરવિંદ છું ને નિશ્ચિત હું શુદ્ધાત્મા છું સાથે રે બે રેલના પાટા જેવી ના રે એ પેલો સ્વભાવ નડે છે આપણો બધો સ્વભાવ સમજાયું એટલે એમ ધીમે ધીમે સ્વભાવ આગળ તો જતો જાય તેમ તેમ એ પાટાનું આ વ્યવહારનું સરખું થતું જતું જાય પેલો તો માણસ સીધો જ છે એને કશું લે થયું નથી સમજાયું ને એટલે દાદા ભગવાને આઈન્સ્ટાઈન વિજ્ઞાની મોટા થઈ ગયા આ વીસમી સદીના એના માટે કહ્યું કે આ ગજબનો થયો કે વ્યવહારમાં થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષવાદ શું કહ્યું સાપેક્ષવાદ નાની લીટીને આધારે પેલી મોટી છે કે પણ એ તો એ એક સાયન્ટિફિક વિઝન આવી સમજાયું ને એટલે એ કહે છે કે એ આ વિતરાગોના માર્ગ પર વ્યવહાર માટેમાં એક થોડું ઘણું એને ચાલ્યો છે આઈન્સ્ટાઈન ઉત્તમ શાહ શું એ આપણે ચોપડીઓમાં નહીં આવ્યું હોય પણ આ તો સત્સંગમાં નીકળેલું બધું ખ્યાલ આવ્યો અને આ મહાત્માઓને પ્રાપ્ત છે એને કશું શાસ્ત્ર બાસ્ત્ર કશું વાંચવાનું રહ્યું જ નહીં કશું હવે તો પ્રકૃતિને જ વાંચ્યા કરવાની તે કોની કોની ઘરમાં બાળકો છે તમને બેન છે એને વાંચવાની તમને પોતાને તમારી જાતને વાંચવાની હા તો પછી સમજાશે આપણને એ તો નહીં સમજાય તો સમજાય નહીં આપણને ખ્યાલ આવ્યો ને એટલે દાદાએ કહ્યું કે દેખતા કર્યા છે તો જોયા તારો બધું એટલે મહાત્માઓને તો વાંચવાનું એ નહીં પણ એટલું એ સ્ટેજ બહુ આપણને હિંમત આપી છે કે એન્કરેજ કર્યા છે દાદા એ કારણ કે આપણે રહી શકો સહેલું નથી ને તો બધું ચોવીસ તીર્થંકરો વસ્તુ એ વસ્તુ જુદી છે એ તો અંતિમ પદ છે એટલે કશું કરે નહીં ધોરે નહીં એવું દાદાએ કહ્યું પણ એ શબ્દ આપણે વ્યવહારમાં ના વાપરીએ વાપરીએ નહીં સમજ્યું ને આ તો અમે આ મોક્ષની પરીક્ષા નાપાસ થયા તમને કમમાં લાગ્યા હવે એ તો અપવાદ જ હોય કંઈથી લાવો તમે કંઈથી લાવો જો તમને જ્ઞાનીનું દર અસર વિતરાગોની ભાષાનું સમજ તમને કહું છું આ તો અમને પહેલું શરૂઆત જ ખલી ગયેલી કહું દાદાનું આ જ્ઞાની પદ અને અમે તો આ જૈનનું બીજું નહીં પણ પછી ખ્યાલ આવી ગયો પણ આગળ બધું આગળ લાઈફમાં અમે થઈને જ આવ્યા છીએ સમજાયું ને પણ આગળ આવતા આવતા અહીંયા આગળ ચટણીઓમાં એમ બેસતા જરાક છૂટા પડી ગયા તે આ વખતે યોગ બેઠો અદભુત તે છૂટા પડ્યા અને જે અંતરાય કરતું હતું એ ખસેને નાખ્યું એટલે પાછો ફ્લો ચાલુ થઈ ગયો સમજાયું ને આવું છે એટલે આ તમે પ્રશ્ન કર્યો છે વિકલ્પને વિકલ્પ હું અરવિંદ એને વિકલ્પ કહેવાય અને હું અરવિંદ છું તો પછી આ શરીર તમારું થાય મન તમારું થાય બધું જ તમે વિચારો જ તે છે પૂતગલનો ભાગ પરંતુ આ દ્રષ્ટિ આપ્યા પછી તમે સ્વાધ્યાય કરીને રહો ત્યારે પૂતગલનું નહીં બને પણ શુદ્ધાત્મા પક્ષનું પૂતગલ રહેશે એ છે કારણ કે આજ્ઞાધ્રમથી બીજું નહીં પૂતગલ શરીર જ બંધાવવાનું કારણ કે પુણ્યય બંધાય આ કાળમાં સીધું છૂટ છૂટાતું જ નથી કોઈનાથી સમજું એટલે વ્યવહાર અને આ બે આંખોથી જ્યાં જ્યાં આપણે જોઈએ દ્રષ્ટિ પડે ત્યાં કોઈ જગા એ ના લાગે શું કહ્યું તે એની શરૂઆત ક્યાંથી થાય ઘરથી થાય કે પછી બહારથી બાર જેન કરવાની શું નહીં પેલા બહેનથી બહેન જોડે રાજદાડો રહેવાનું પછી છોકરા આવે મા બાપ આવે સમજાયું એનાથી પહેલી શરૂઆત થાય આટલું જોડે ને જોડે રે ને ઓળખીને કેમ ચાલે આપણને અને જે વ્યવહાર લાયા છે તો રહેવાનો જ છે વાણીનો કે જતો રહેવાનો હતો હમ એટલે આ વિકલ્પની વાત બહુ સમજવા જઈશ વિકલ્પ એટલે હું અને સંકલ્પ એટલે મારું હું ને મારું એનાથી તો મુક્ત થયા હવે તમારું પોતાનું વ્યવહારનું ભરાય પડેલું છે ને હું એ ખાલી થાય છે અને હું પણ નથી હંમેશા હું તૈયાર થઈ ગયેલું એ મારા પણ આ હાથે હોય જ એટલે હવે એને આપણે પોતાપણું દાદાએ કહ્યું પોતાપણું એટલે આગળ પકડ થઈ ગયેલી બધી એ પકડ સ્વરૂપે રહેતો સમજાયું ને એવું છેલ્લું છે તમારું હવે અમે પાંચ મિનિટમાં છેલ્લું લઈને બીજું કંઈ છે કોઈનું પછી જાણજો ને હા શું પર શક્તિ શક્તિ પરિર સ્વક્તિ કે બહુ વેલ્યુએશન કરેલ્યુએશન્યુ થવું જોઈએ અરવિંદ અરવિંદ તો મજા પડ ગઈ યા તો હા હે કૈસે પપ્પા મમ્મી ઠીક યાદ કરના તો સમજ ગોટી હૈ શોબલ હૈકિન આપના રૂટ લંબા હો ગયા તો વાપસ આ કે ઉમ ચાલો હો महात्मा बड़ी लो आप तो पुत्र साहब तो स्वभाव कहीं खसी नहीं बैठक थी गई क्या खसाया अपना थी पूछताछ बैठक थी छोड़े हम कनु भाई व्यवहार तो व्यवहार પણ તરત જ આપણને આપણું અંદર સાથે રહ્યા જ કરવું જોઈએ બધું ખ્યાલ ને એટલે ઘણી વખત અમે જઈએ ત્યારે વંસરાજજીના ના વંસરાજજી નહીં આ ઉત્તમ શાહના ગૌતમજી હતા ને એમનું નવું પેલું મંગલો કઈ કર્યું ને ત્યાં લઈ ગયા હતા મને અમીન સાહેબ જોડે હતા જોડે તમે હતા બધા જ તો રહ્યા વિધિ કરી અને કરું બધી સરી પડ્યું રેકોર્ડ વાગી ગઈ પ્રવેશ કરી આવું સરસ બનાયેલું હોય તો કે માલિકી વકર્યા ખરું અમને સેજે રહ્યા કરે સહેજે રહ્યા કરે એટલે આપણા માટે ક્ષેત્ર બંધન થાય પછી શું કહ્યું પણ છતાં ક્ષેત્ર માટે જેટલો બધો હિસાબ બંધાઈ ગયેલો છે તો કોઈને છોડે નહીં કોઈને નહીં છોડે આ વાત બઉ સમજવાની છે પરદ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ અને વૈકલ્પિક પર ભાવ એ બધાથી મુક્તિ પામીને હું શુદ્ધાત્મા છું એ સ્વદ્રવ્ય એટલે તત્વ સ્વ ક્ષેત્ર એટલે પોતાનું જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ નું સ્વસન ક્રિયા થી શુદ્ધાત્મા જીવે છે એને શ્વસન ક્રિયા ના કાય કહેવાય શ્વસન ક્રિયા ના કહેવાય પણ નિશ્ચય બલ કહી શકાય એને શું કહ્યું ચેતન છે ચેતન ના બલપ્રાણ છે હમ એ વિનાશી નથી ચેતન કોઈ પણ અવસ્થા હોય ભાષા લખી છે અને કાર સ્વકાર હમ એ નિશ્ચય સ્વબળકાર છે કાંઈ એમનો આપણો કયો પર્યાયવર્તી પણ આ કલયુગમાં પર્યાવરતી કેમનું થાય એટલે આપણા માટે અવસ્થા ભરતી કહેવાનું શું કહ્યું એટલે અવસ્થા માત્ર કુદરતી રત્ન છે તેનો કોઈ બાપોની રચના વ્યવસ્થિત છે આપણે આ છે ને પણ આપણે બધા આ નવરા બેસીએ સમય મળે ને તો થોડો સમય કાઢવો જોઈએ પણ દિવસની આ ધમાલબદી ચાલુ થાય એમાં મજા ના આવે તો બ્રાહ્મુર્તન સવારમાં જેને જેટલું બની શકે એટલું પાંચ વાગે પાંચ વાગે આપતા પુત્ર બધા ઘણી વખત ઉઠી જાય છે બહુ ચાલે છે શું એટલે આવી વાત છે તો મહાત્માઓ આપણે એક પ્રાર્થના બોલું અને પછી હું આપની રજા લઉં છું તમે સમજી ગયા હું એટલે કોણ હા ઠીક હે ને હિન્દી મેં બોલે કે ગુજરાતી પક્કા પક્કા અચ્છા તુષાર તો બરોબર પાકો થઈ ગયો છે કે એ લોકોને થોડું કાચ્યું છે જ ગુજરાતી લખી નહીં શકે નહીં થોડું દાદાએ કહ્યું છે આ વિજ્ઞાન સાયન્સ લાઈફનું જે ખુલ્લું થયું છે આ કાળમાં કોઈ દળ ના બને એવું તે ગુજરાતી ભાષામાં થયું છે કે જે લિસ્ટ સ્પોકન ભાષા છે હિન્દી તો બહુ જ બળીએ આપણા દેશને લિસ્ટ તો જેને આ વિજ્ઞાન સમજવું હશે એને ગુજરાતીમાં જરા ઉતરવી જવું પડશે કારણ કે એમના એક એક શબ્દો એવા છે બધા ચાલો તો આપણે પ્રાર્થના બોલી લઈએ મંત્ર બોલીને નમો વિતરા ગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આય હરિયાણમ